ए आओ, आओ, आव मार नाटा टाबरिया वार्ता कहना अरे वहाजे तो भावनगर अस्मिता रुद्र राजभे आ रुद्र राजमिता आज हूँ तमने बदा ने जयंती पटेल एक सरस मजाता कहवा चु भाई સાંભળજો એક વાંચવા લખવાનો ખૂબ શોખ એ તો પોતાના મહેલમાં પોતાના એક ઓરડામાં અભ્યાસ કરવાના ઓરડામાં બારણા પાસે કાયમ એક નોકર છોકરાને બેસાડી રાખતો કઈ પણ કામ પડે ત્યારે ફ્રેડરિક એને બોલાવવા એક ઘંટની દોરી ખેંચીને ઘંટ વગાડતો એક દિવસ ફ્રેડરિક દોરી ખેંચી ઘંટ વાગ્યો પણ નોકર છોકરો અંદર આવ્યો નહીં ફ્રેડરિકે ફરીથી ઘંટ વગાડ્યો હજુ પણ છોકરો આવ્યો નહીં આમ બનવું સામાન્ય હતું એટલે ફ્રેડરિક તો ઊભો થયો અને બહાર ગયો ત્યાં જોયું તો ત્યાં રાખવામાં આવતી ટીપોઈ પર નોકર તો પડી ટપાલ એના ખિસ્સામાં એક કાગળ હતો ફ્રેડરિક આશ્ચર્ય થયું આટલા નાના છોકરા ઉપર આટલા નોકર છોકરા ઉપર તે વળી કોનો કાગળ આવ્યો હશે પોતાની જિજ્ રોકી શક્યો નહીં એમાં એને લખાયું હતું કે ડાયા દીકરા તારા પગાર માંથી આટલા પૈસા મને મોકલા બહુ સારું કર્યું છે દીકરા હમણા હમણા હું બહુ મુશ્કેલીમાં છું મારે પૈસાની ખાસ જરૂર પડી હતી પણ તે સમયસર પૈસા મોકલા તેથી બહુ રાહત થયો ભગવાન તને એમ ખેમ રાખે અને ખૂબ સુખી કરે રાજા ફ્રેડરિકે નોકરના ખિસ્સામાં કાગળ પાછો મૂકી દીધો વાંચીને અને ધીમે પગલે પોતાના ઓરડામાં ગયો તેણે એક ભૂંગળી લીધી અને તેમાં થોડા સિક્કા ભર્યા घंटड़ी वगड़ियों घंट सा नौकर तो ऊँध मो गल एट राजा ओरडा मौड़ गोम बहुत પૈસા ની પેલી ભૂંગળી આવી ગઈ અને એ તો ચમકી ગયો જાણે આગ ઉપરથી હાથ લઈ લેતો હોય તેમ એને હાથ બાર કાઢ્યો એની આંખોમાં આસુ આવી ગયા કેમ આ શું થઇ ગયું કેમ થઈ ગયો છે બરબાદ કરવા માંગે છે આ પૈસાની કોથળી મારા ગજવામાં ક્યાંથી આવી ગઈ એની મને સમજ પડતી નથી ફ્રેડરિક ખુલાસો કર્યો રાજા છોકરા આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે ભગવાન ઘણીવાર વાર આપણું ભલું કરી જતો હોય છે એની અને એમ પણ જણાવજે કે રાજા એ તારું અને તારી માં પાલન કરવાનું વચન આપ્યું છે ધો ભાઈ અસ્મિતાભાઈ રુદ્રરાજભાઈ આવો હતો આ રાજા ફ્રેડર પ્રજાનો નોકર તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશું ભાઈ આવજો